બેસી જો જ્ઞાન ના શબ્દો માં છે તો યુ આર નોટ રિસ્પોસિબલ ફોર માઇન્ડ કારણ કે શબ્દ બોલવામાં તો મિસ નથી કરતા શબ્દ બોલવામાં તો મિસ કરતા જ નથી પણ એને ટાઈમ મળે છે તો હું ઘણી આપ બોલતા હોય સાથે બી બોલતો હું કારણ કે આપણને તો ખબર છે જ્ઞાન ના એટલે તમારે કાળ જાગૃતિ નો ભાઈ બીજું બીજું સંપૂર્ણ જાગૃતિ બીજું ચાલે નહી ઠોકર ખાઈ જાય બીજું અડતાલીસ મિનિટ જાગૃતિ ના હોય અવન આ જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ આત્મા થઈ ને એક મિનિટ પણ આત્મા થઈ ને બોલતી આત્મા થઈ ને હું આત્મા થયો બોલતી પણ થયા આપડે તો કલાક થઈ ગયો પચાસ મિનિટ પછી બોલે સામાયિક કહેવાય એક સામાયિક કેટલું બધું બળ આપે હા બેસવાનું જે સામાયિક થાય એટલું બધું બળ આપે એક નું સામાયિક શકે નઈ પોતાની બેરે પોતાની બે ના દાદાજી કોઈ દિવસે નથી કર્યુંમ્બે ગમે ત્યાં હોય તો જતું કર્યું નથી જ્ઞાન માં તો હાથે કરવાનું પછી આજના વખતે રહીએ કે ના રહીએ પણ જ્ઞાન તો રહીએ જ આ વિરોધ અભાસક માં હોય નઈ એ લોકોએ લોકો ના ભાઈ શબ્દો આવા હોય પણ આવી ગોઠણી ગંચણી ગોઠણી આવી ના ભાઈ એવું બોલે બોલી જાય બોલે છે ને? ને. આપણા માટે શું કામ કહી શકાય જાગૃતિ રહી જાગૃતિ ઘણી સારી બઉ સારી આટલો પતંગ કરે એટલું આવે છે ખબર પડે ના ના મારે ખોટું ના બોલેતા માણસ જ એવો છે એમાં ગુસ્સો થયા વગર રહી જ ન શકાય એનું કામ બધું કોટાળા હોય બધું ગંદુ કામ હોય આટલી ગંદકી કામ પોસાય નહી એટલે ઘણી વાર તો રસોડામાં જાય જેમ થતું એમ થાય કે મારે નથી જવું રસોડામાં એ જાણે છે કે આ માણસ થી બીજું કઈ નથી થવાનું છતાં કે બોલી જવાય તો કોપવા રડવા બેસી જાય લીના જાગૃતિ ઘણી જાગૃતિ 20 કનુભાઈ પટેલ ને ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટ વડોદરા સવારે એમને આવી ના હોય મેરેજ નીકળિત એ સાયન્ટિફિક આવું તેવું થઈ જાય કે પ્રકૃતિ બધી એમાં પ્રકૃતિ જે છે તે વ્યવસ્થિત ભેગી કરી છે તે જે હોય છે તે વ્યવસ્થિત ના એમાં જ હોય છે ને એ સિવાય ઉત્પન્ન થાય આપણું મન નેલું તેથી પ્રકૃતિ વિશે ને તો તે વ્યવસ્થિત કરું ને થઈ રહ્યા એ પ્રકૃતિ ને ઉત્પન્ન થવાનું પ્રકૃતિ ભોગ્ય પ્રકૃતિ કરીએ વ્યવસ્થિત ના પ્રકૃતિ જાય ભૂલી જાય હા ઘરમાં તો આપણે પોતાને ખબર પડી છે કે ખરી શુદ્ધાત્મા નો અનુભવ થાય તો આપડે પોતાને ખ્યાલ આવે એનો બરોબર આવી શકે કેવી રીતે ઓળખાયો થાય અનુભવ હા અનુભવ નથી એટલે પેલો અનુભવ છે પ્યાલા ફૂટ્યા હોય પેલો અનુભવ ગયો પેલો અનુભવ કયો આખો રાજુભવ રહે છે રાતો નિરંતર ચોવી કલાક બરોબર આખું જગત નિરંતર દેહાભ્યાસ માં જ રહેવાય બીજી જગ્યા જ જોઈ નથી મનુષ્ય પણ એ શું કહેવાય કે દાદા ને જે પ્લેટફોર્મ ઉપર અનુભવ થયો હતો એવો અનુભવ થવાની શક્યતા ખરી આપણે અઠાવીસ સાલ એવું અમને થઈ શકે કે નઈ થઈ ગયો ત્યાર પછી આ તો થઈ ગયા પછી વાત છે હા એવું કહું છું એ વધારે અનુભવ થયા પછી પૂછો ના કંડિશન અમને કોઈ વાર થાય કે ના થાય કે આપતો બઉ ઊંચી કક્ષાએ વાત દેહાદ્યાસ છે કે નઈ એટલું તપાસ કરી દેહાત્મા થઈ ગયા મોક્ષ થઈ ગયો દેહાદ્યાસ ગયો આખું જગત દેહાદ્યાસ તો સાધુ સંતો દેહાદ્યાસ ના હોય સાધુ સંતો આચાર્ય બધા સાધુ બધા બાકી રીતે એવું લાગે છે જયારે દસ ટકા જાય ને ત્યારે સર્વસ્વ ગયો હોય એમનામાં તમે કેટલા કલાક મને મળ્યા છો સારો એમ મનો મેલા હા આવતા એનો એટલો એ નથી કે કાયમ ના કારણ અમારે આલ્યો નથી તી તેડ્યો આય ના આલ્યો એવું હતું નથી હા આ તો મહાત્માને બોન જ નથી કેવા સાથી તું હરો બાપ તો કયો કે એને બોન નથી બધું એને આબોત કીરા આજ આજે ની કીધું બોન નથી તે આ તો તો કશું કામ નથી એટલે કામ તો તો વ્યવસ્થિત પેર્યા કરેસ બધું બધું થઈ જાય તો વ્યવસ્થિતમાં થાય જ કરે છે એવોળા સહર બસમાં જતો પણ મેકા તો પછી રહ્યું છે જ્ઞાન નું બધું ચિંતન ચાલે કરતું હતું ને પાણી ના હાલે ટાઈ એવું થાય છે ને તો ને બાવા ને કોઈ થઈ ગયું નઈ મિવાલી માં ભટક ભટક કર્યા કરે नहीं। लो नहीं। मैंने जादा था है के हो तो, तो दर्द कोई जुआतर तरीके दर्दी दुख कहते हज આપણે કેવું ગમે હા જુદું જુદું વર્ત છે ત્યાં આગળ પછી ના થાય ને દર્શન કરવા લોકો સત્તર હજાર રૂપિયા ખર્ચે છે એક કલાક ના દર્શન કરવા માટે મારી પાસે અને આ વડોદરા મનુષ્ય આવા છે એટલે લાભ લેવા આવે લાભ લેવા આવ્યો નહી ભટકી માથે દાદા આરતી લગભગ છે ભગવાન બનાવે છે કર્મ બનતા નથી કામ કરે તો ચાલે એવું એમને થઈ ગયેલ થઈ ગયું આપડે આજ્ઞા માં રહીએ તો ચાલે દાદા પાસે બહુ ના જોવાય તો વાંધો નહીં એમ કે રાતે નવ વાગે દાદા ને તકલીફ આપી સારું નહીં રાતે નવ વાગે આવતા નથી અરે અવાર માં હોય છે દેહા <laughs> બધું <a deal |zh|> કેવું ભાઈ હશે અને એક હપ્તા ભોગે જવાનું સાધન મળ્યું પછી છે કે જ્ઞાન લીધા પેલા એવી પરિસ્થિતિ હતી કે ધર્મ માં હતા ત્યાં સુધી કે કંટાળા થી અને વૈરાગ્ય ના કારણે મોક્ષી ઈચ્છા થાય સકત પણ એમાં નિરાશા આવતી હતી જયારે જ્ઞાન લીધા પછી હવે નિરાશા નથી આવતી વાતો કરીએ ચાલો મરી ગયા પેલા મુક્ષ કરતા તો થોડા આમ નિરાશ થઈ ને કે કંટાળીને હવે મુખ્ય આનંદ થી કરીએ કન્વીન્સ થઈ ગયા વૈજ્ઞાનિકલી કન્વિન્સ થઈ ગયા સાયન્ટિફિકલી હવે આનંદ થી વાત કરીએ આ જ હોય બરોબર છે હસતા હસ્તા કહીએ જયારે આજ વસ્તુ જ્ઞાન પેલા કંટાળાના કારણે બોલતા કંટાળા છૂટીઆ એટલો તો ફેર પડી ગયો હા તમે કહો કે ભાઈ ના બંકીમ તો વ્યવહાર પૂરતું જ છે મારું એટલે અહંકાર ચાલુ ગયો છે અહંકાર ગયો પછી રહીશું છે ચાલ હોય તેમજ તેલ કાઢી લે પછી ચાલ કેવાય તેલ કાઢી લીધું આપડે રહી છે બે હા ઉતું લેવાય ને ભગવાન આપડે આપડે તો ભગવાન ના આશીર્વાદ જ જોઈએ અમે એવું નઈ કેતા કીડા ના થઈ જશે જેટલી દવા થવી એક બાજુ હા આ બાજુ જોયા બાજુ તમારે તો શાસ્ત્ર રાખ્યું નથી તમારે શાસ્ત્ર માં જવું પડે સાત્ર ની પાર મૂક્યા હા તમે ચોકડી માંથી કરવું પડે તમને શાસ્ત્ર ની પાર મુક્યા ના જેવું આવે નથી રેતું જે જો એ લઈ ગયું આત્મું ધન પાસે આઠમા માં આવ્યા પછી સાત માં જવાની ચતુર્સિમા છે ને ચતુર્ ચતુર્સીમા વગર તો ઘરે કોઈ ના લેવી ખેતરે ના લે ચતુરસીમા ના ચતુર્સી છે સાકર ગરી વાંચ્યો કપડા લખ્યું વાત વાત કરી અને અવતાર ભગાડ્યા અનુભવ થાય તો એનો ઉપાય પરી કાઢે આ તો વળ્યો નહિ ભગવાને ના કહીશ સાઈ લેવાની ચીજ છે જોઈ લેવાની એ આપડે રાતું રાતું આપડે જવાનું રાત ના જે સમજ્યા તેને તેને મારું તારું એ આદિ અહંક મમત્વ સવાઈ મારું આમાં તો સમાયી પછી રે શું થયું શું સમજ્યા દાદા સમજ્યા સમજાય મારું એના માણસો સમજ્યો નથી એવું હોય છે એ જે સમજણ છે કે છે ને એમાં મને પૂછી જાય કે સાહેબ હું કેટલો ચાલીસ વર્ષ સમજો તો હું કેટલું સમજ્યો હતો ના વાંચ્યું નથી એ વધારે કોઈ શબ્દ ચાળીસ વાર બધી વાંચવા ના લાગવા છે ને ચાઈ વેલોથી લાગે જા હંતલો રતો થઈ ગયો ના ગય ભઈ ગયો પછી આપણે પૂછ્યા ત્યારે પછી ઊભો હોય હા એ તો ઊભો જ હોય ઊભો જ હોય તો પરભાવને કહેતે સડકો જીનેતે ને આ તે કહી દે અહમદરાબો થાય ક્યાં વળી દે હિંમત કરેલી પછી નો મત સમય બીજો પાના રમવા ના જાય માટે આમાં વાપરતા હતા બાકી કશું કશું મળતું નતું અંદર થી નતું એનો થવા એવું કેવા નહીં માંગતો હું તો એમ કેવા માંગુ છું કે આ બધા આ બધા પરિણામ શું પરિણામ શું જે માન્યું છે તે પરિણામ છે બધું સમજ્યા જેવું છે કે એટલું જ વાક્ય સમજવા જેવું છે અવશ્ય કરવા જેવું છે પેલાથી આયા તારથી સ્વંદ નથી સાહેબ ભગવાન આપડે બહુ હાર આપડે એટલું જ કેવાનું કે સ્વચંદ્રો શેર નહી પછી ભગવાન નું કેવાય તે રોગ એટલે આપડા લોકો કરી શકે તેને સમય જાય એટલે તો એટલે રાખો ઉડે તો દેખાય દેખાય ને આપડે રાખો ઉડી જાય તો દેખાય અહન અને નિજ સ્વ તો અત્યંત આઝિયાબાદ સ્વરૂપ કેવા નારો જોયો એટલે એમાં સમાવેશ પામી ગયા આપું છે બે ત્રણ ચાર વખત વાસે તો કિંમતી અને પચાસ વખત થયું એટલે જે કિંમત આવી હતી ને તે ખરા થવા જ્યારે કંઈ પ્રિય નથી જ્યારે કંઈ અપ્રિય નથી જ્યારે કોઈ શત્રુ નથી જ્યારે કોઈ મિત્ર નથી જ્યારે માન અપમાન લાભ અલાભ સખ શોભર્ભ મૃત્યુવાદી ધ્વંદનો ભાવ થઈ ગયો તે શુદ્ધ ચૈતન સ્વરૂપની વિશે સ્થિતિ પામે છે અને પામશે તેમનો અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ આનંદ દિવજાવન આ વાક્ય તમારું પરિણામ આ બધા પામી ગયા પ્રિય છે એવું બોલે બોલે ત્યારે હવે ખાતરી ખાતરી કેવી રીતે દેહાદ્યાસ ગયો છું જગાથમાં ફગર નઈ દેહાદ્યાસ ગયો નઈ જોવાનું ઘર માં તું એકલો જ હતો ના થાય ને મારે શું ના થાય તમે ગુરુ એનો લાભ ના લેવા દીક્યો ભેગા થાય એ કકડાટ નું પરિણામ કઈ આવક ના આવે આપડે તો गौतम ऋषि प्रशस्त के लिए मोक्ष लगे राग कसोक्ष नहीं पे चालू राग सब सारा फायदे બીજા રાગી જાય જોડે અસરા ઉપર પેલો હોય તો પેલા જોડે અથવા મેળા થઈ જાય પેલા રા જગ્યા ધારી જગ્યા લઈ જાય ખોટી જગ્યા ના રહે સારું તેના માટે ક્યાં બધી વાંચવાનું મારી શું કેયું અને થાય છે શું પાત્ર પુસ્તકો શાસ્ત્ર વાંચવાની જરૂર છે અને મર્ગ પકડવા માટે છે આખી તો આપડી બળે બોલી જતા હોય એને પોતે લાગી આવું એને પોતે સાચું જેમ તે બધું બહાર પાડી નાખ્યું પર લોકોનો મેલો ફૂકાય દાદા ને સર હમું સમજાવનારા ના મળ્યા ને સમુ સમજાવનારા ના મળ્યા સમજાવનારા ને કઈ જાય એવા છે ડટા મારીને બહાર કાઢે હા સમજાવનારા કાળે લઈ તો કેમ અલ્યા સ્વચ્છંગ તાતા હા સ્વચ્છંગ હા માં હોય ને આમાં ચિંતા એ હોય તો એકને તમે સ્વીકાર કરો તો તમને સ્પષ્ટ નહી થાય નક્ષત્ર રાંધા છે આપડે તીન વાગે લખીએ આ વાગે અમારો તમે તો અવસર બઉ સારો ભરે છે આજ્ઞા મરી ગયે ત્યારે પોતાનું દાપણ છૂટી ગયું સતન સુધી તમે તો અવસર સારું ભરેલું બીજા મસ્તી બધું થઈ ગયું બસો નથી આરંભ પ્રકર થી વર્ગ તમાર તો અલ્પત તમારું તો આખું હરવાનું એવ ની વાતો ચાલે છે ધીમે ધીમે ઓછા કરતા જઈ ચુકે સ્વરૂપ એ બધી રીતે પોતાનો આ નિરાત્મા નથી આત્મા છે શું વિજ્ઞાનિકલ આત્મા થયા અને પેલો નિજ આત્મા પોતાનો નિધ સ્વરૂપ અને આપણો મૂળ સ્વભાવ શું આપડો મૂળ સ્વભાવ શું શક્તિ મૂળ સ્વભાવ દાદા એમાં એવું થયું ને એના ઉપર આવરણ આવી ગયું એ સ્વભાવ ઉપર આવરણ આવી ગયું એ સ્વભાવ પર આવરણ આવી ગયું હા એ ગયું એટલે આ પર સભા દેખાડેલું દેહા સ્વભાવો પોતા પણ શીખવા પડે નહીં અને જ્ઞાની સંજ્ઞાથી તારે થાય એટલે આરંપરિક અલ્પસ્થ કરવાનું અસસ્થે તમારાદિ કર્યાય સંપન રહેવું તેનું નામ નીતિ છે આકાક્ષ રાખે છે તેને પ્રથમ ભૂમિકામાં નીતિ મુખ્યા હતા હવે આ વાક્ય દેવા ચામે આપે ભાગ ગયા નીતિ રેતી રેવાસી નંબર જીરો નીતિ રેતા છે ધંધો કરતા નીતિ હોય એટલે તમે તો તમે તો નીતિ બધું આવી તમારા અત્યારે બધે અતિ છે અત્યારે બધી અનીતિઓ ચાલે છે ને जानवर मे पनुष्य बीज तो गाँव आजू बाजू प्रको